દેશ ના લોકો નો અધિકાર આજના કોઈને અધિકાર નથી આગળ વાર તમે નવું ટેસ્ટામેન્ટ આપ્યું આ સાથે ક્રાઈસ નું ટેસ્ટામેન્ટ ઓલ્ડ થઈ ગયું છે મોકલ્યા છે ત્યાં આગળ આખા વર્લ્ડ ને ન્યુ ટેસ્ટામેન્ટ આપવાની જરૂર છે હજુ જૂનું ટેસ્ટામેન્ટ તો આમ લાગતું જ નથી આખો વધારો ઉભા ઉભારી ઉભા વીસ વીસ ગોળીઓ ખાઈને તો ઊંઘે છે ઊંઘ છે વીસ વીસ ગોળીઓ ખાઈને તમારે સાચું જાણવું છે વાત કરીએ ધોળા ગાડી વામ જ કહીએ પટેલ ઉપાદ્રણ નો શું કહ્યું સરલટ જાગે બધા અને પેલો બનેલો હોય ને કઈ મોટો કલેક્ટર એને કઈ ખુદા જ છીએ ખુદ ને જોણે એ ખુદો બીજો ખુદો લાવ્યો કે છીએ શું કયું ખુદ ને જોણે એ ખુદા આવું લખ્યું છે આપો ખુદા તો અમને સમજણ પાડો આપ ખુદા કહો છો અમારા તમારા માટે શંકા ધરાવતા નથી પણ સમજણ પાડો મેં જેટલું તારે હું જેટલું બોલું છું જેટલા શબ્દ હું બોલ્યો છું એ બધા શબ્દો નું હું એનો તૈયાર છું સમજ પડે જેટલા બોલું છું ના હોય તે પણ કરેક્ટ છે અને હું કઉ છું હું ખુદા છું તે પણ કરેક્ટ છે ખુદ ને જાણે ખુદાડે ને કાર અમારું આવે સમજાવો તમારી કોમ રમખાણી વૃત્તિ છે કેવી છે આગળ બાર ડો થયો હોય ને તો આપડા હિન્દુ હજુ ઉઠે નઈ પણ અહી મુસલમાન બચાર મળે રમખાણ રમખાણી વૃત્તિ ના લોકવાય કેવા કેવાય છે એટલે તમે મેં તો કુરાણ માં લખ્યું હોય કે મનુષ્ય ખુદા રૂપે થાય છે તો મારી ઠોકીને તમે ખુદા થાય અમારા છે તે કલુભાઈ બધા અમારા પેગમ્બર સાહેબ છે અમારો પૈગામ જે પહોંચાડે છે ખુદા એ પૈગમ્બર સાહેબ કેવાય શું એટલે પૈગંબર સાહેબ કોને કેવાય કે ખુદા નો જે પહોંચાડે છે માર ખાય ને ખુદા ભાઈ આપડે ખુદા નો હાથ કાપે નઈ તો ખુદા રે શ્રી કઈ માર ખાઈ ને ખુદા થાય છે એટલે સમજાય નથી એમને અને તમારું અને પૂર્ણ પૂર્ણોત્તમ પુરુષોત્તમ સાથે લખ્યું આચાર્ય અમારા જ નથી કે તમારે ગેર પાછળ હરવા આવવું પડે શું કયું તમારી પાસે રોટલી ની આશા રાખતા નથી પ્યાલા પાણી ની આશા રાખતા નથી કેજબળે ની એટલે કિંચિત માત્ર બદલાવ લીધા કે આપવાનું છે આ શું છે કિંચિત માત્ર બદલાવ એટલે આ વિજ્ઞાન જીધી જાત નથી એટલે પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ કેમ કહ્યું કે પોતાની કમાણી નું ખાય છે પીએ છે બધું એ બધું પોતાની કમાણીનું એમાં એમને કશું જોઈતું નથી સજબળે ની તેથી પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ गुणाकार भागा मनुष्य करेवाराद बाकी नेचर करेचर कुदरत बाद અને ગુણાકાર ભાગાકાર શું કરે છે મનુષ્યો કરે છે યોજનાઓ ઘડ્યા કરે આમ થી આમ કરી આમ કરી કેમ કરી ગુણાકાર ભાગાકાર ખેલાય શું સુખ ની વાત હોય ત્યારે ગુણાકાર કરે અને દુઃખ વાત હોય ત્યારે ભાગાકાર તેથી આ સંસાર ઉભો રહ્યો છે સમજે બાકી હા વ્યવસ્થિત શૂટખોળ ખાઈ લાવ્યો છું આજના દિવસો નહીં તો ઘણી વાર ના જમપરે અને અમે તો અમે તો સ્પષ્ટ વિજ્ઞાની સ્પષ્ટ અનુભવ ગયા છે ને જે એમને ખાસ ત્યાં આગળ છે તે જન્મ ના દિવસે ગયું હતું ને આપડા ગુરુ પૂર્ણિમા દરે પાંચસો માણસ જેવું થયેલું તાર રણછોરી બોલ્યું છે હું અમેરિકા જો દાદા નું વિજ્ઞાન લઈને આખા અમેરિકા ભર્યા પછી કહ્યું બધા સાયન્ટિસ્ટ ભેગા કરો આખા વર્લ્ડ અને પછી મને બોલાવો બરોબર એટલે બધા આખું વલ નું જ કલ્યાણ થવું જોઈએ બધું બળી રહ્યું છે પોતાના અંદર થી બળતરા થી કોઈ કે જ નહીં બધા અહંકારી હોય ને ઘર માંથી રેડીન બહાર નીકળે પણ ધોઈ મળોઈ નીકળે કેમ મળી કાગા નથી જીવન જીવવું ધર્મ શું અને જીવન જીવવું કે એમને આપવાનું છે અને આપણા લોકો ને એ મોક્ષ નું જ્ઞાન આપવાનું છે અને શુભાશુભ માં શુભ કેવી રીતે રે પછી એકવીસ એમ ત્રણ ટિકિટો થઈ શું થયું અને ત્યાર પછી આ તો આ તો લોન ઉપર ચાલે છે હજુ ફરી આવી નથી બીજી ટિકિટો આ તો લોન ઉપર આપીએ પણ ફરી આવશે મને લાગે છે કારણ મારે અમલ દલાલી લેવી નથી એટલે પછી મારે મારા કઈ કરવાનું છે એટલે આવશે એટલું કામ સરળ થાય રાતે નિરાંત થયું અને કર્મ તો અટક્યો ને કર્મ બંધ કર્મ તો અટકી ગયા બધું ચાર્જ થતું બંધ થઈ ગયું ડિસ્ચાર્જ એટલું સમજે ને જ એટલે ચારિત્ર મો હવે શું રહ્યું તમામ સંઘી ક્રિયાઓ થી હું તદ્દન અસંગી છું આ જ્ઞાન તમે આશરે રહ્યું તો સંઘ ક્રિયા કોઈ નડે એવી નથી શું રહ્યું સંઘ ક્રિયા એક્ઝેક્ટલી છે આ વિજ્ઞાન છે આ તો તમને યાદ રહ્યું એટલે નહિ તો પરિક્રહ બંધ ના થાય ત્યાંથી વ્યવહાર તમારો નવ ની પણ ના થાય સમજે આમ બાર નું પેલું રહેશે નઈ અંદર શાંતિ રહેશે સુંદર રહેશે કર્મ બંધ રાખશે નઈ સમજે શુક્લ ધ્યાન દેશે શુક્લ ધ્યાન એટલે શુદ્ધ ઉપયોગી જે શુદ્ધ ઉપયોગી હોય ને એને સુખે ધ્યાન કેવાય શુદ્ધ પોતાનું પોતાનું જોયું જાણ્યું અનુભવ્યુંનો કર્મ કલંકોવારે જીવ વરે જીવ નરે શુદ્ધ ઉપયોગ થયો આ તો હજારી છે આ તો બહુ વિજ્ઞાન બૌ સમજવા દિવસ આ ટાઈમ નથી આજે આપડે ચાલો હું કે દાદા ભગવાન આગળ દર્શન થઈ શકે છે કેવી જોખમદારી આવે જોખમદારી તેની છે ને એની છે સંસાર <laughs> ઉભો કોણ કરે છે કોણ મત છે આપના ની પાડ ઓછું થાય લેના નિય વધે લેનાર કે સંદેશો પહોંચાડી ને કરી ને તો એમને વિટામિન આપો ને એ તમને બહુ પણ વિચારો બો આવે છે વહેલું ખાલી થઈ જશે એક ટ્રાંકી ભરેલી હોય ને આવા નવું નવું એ ટ્રાંકી માં પાણી આવતું નથી અને જૂનું નીકળવા માંડ્યું છે આ તો બધો દોસ્તી નીકળતો ખાલી થઈ જશે સમજાય છે ને એટલે આપણે જોયા ખૂબ આવે છે તો અત્યારે તો મહેમાના આવે તો બધા એવું નથી ને બે ચાર જણા આવી પડ્યા તો આપણું આ જ્ઞાન હોય ને એ માણસ હિસાબ કાઢે વ્યવસ્થિત છે એટલે આપડે મનમાં શાંતિ થઈ જાય બીજા સંકલ્પ વિકલ્પ થાય પછી પાછું છે તે જો જ્ઞાન ના હોય ને તો રોજ આમાં રૂબરૂ બોલા ગ્રાવો બેસો પછી રૂબરૂ અંદર ના ચાલે અને એ સહયોગ થયો છે અને લડી લડીને વિયોગ કરાવશે આપડે હસી હસી ને આપણે જ્ઞાન થી હસી હસી ને કરવાનું તમે જય ને સહયોગ એનો ફાઈલ નો નિકાલ સંભવ થઈ જ ને ઘણી પાછું એવું ના કેવું પ્રકૃતિ કે ફરી પધાર આ બધું ઘર તમારું છે એવું તેવું આખા કાલમાં કહેવા જેવું તો નિકાલ કરવો એવો જોઈએ ને મન મન અત્યારે ધ્યાન રાખી શકે એવું નથી દુર ધ્યાન કરી શકે આ જ્ઞાન છે આપણે પતાવી શકીએ આપણે જ્ઞાનમાં આવે તમે સોલ્વ કરી શકો પણ ના હોય તો મુશ્કેલી ઊભી થાય એ જ મુશ્કેલી થઈ છે ને આખા કરી દ્રષ્ટિ રહેવો એજ્ઞા રિલેટિવ આપણે જતા આવતા જોતા જોતા જઈએ આપડે એક કલાક તમે જઈને આવો જતા જતા કેટલા છે है। सी सी वदा ग्राफ तो लक्ष्मी विजय ना विचार आदना विचार आते बधा अपने मलमें मलम पड़ेगा कई जातना विचार आधार मा मा पड़ेली બહુ ના એકાદ બે ગઠી એવી હોય ખરાબ છેડાતી ના હોય તો બેન ને અહી કોઈ મેરો પધરામી કરાવજો અમારે ગયા પછી અને એ તમને સામાયિક કરાવડાવશે વાંઠો છેદવાનું વાંઠ્યો છેદવાનું સામાયિક કરાવડાવશે તમને દેખાશે અગિયાર કલાક માં જો નઈ એટલે કલાક પાછું સામાયિક મુ જાય આપણું સામાયિક જુદી જાતનું છે આપડે આત્મા પ્રાપ્ત થયો એટલે સામાયિક જ આખો દળો વ્યક્તિ ના ના એટલે કર્મ ખપાવવા માટે રસ્તો આવી જાય બતાવે તમને જલ્દી ઉકેલ આવી જાય પણ કરી પાસેમ ને ગમે દિગમ્બરી ને ગમે ચેતમ્બરીને ગમે તારકવાસી ને ગમે બધા ને ગમે આ વૈષ્ણવ ને ગમે યાદવા કોઈ ધર્મ નું પ્રમાણ ના દુખાય જ્ઞાની ની અંદર ભાઈ મય ભગવાન પ્રગટ થયેલા હોય શુદ્ધાત્મા પ્રગટ થયેલો હોય એટલે આ આ બે છે પરપોટો છે કાલે ફૂટી જશે પછી પરપોટો નહીં પરપોટો નહીં કામ કરી લેવું જ્યાં સુધી હોય પછી કામ થાય નહીં એટલે અમે બધાને શું કે તમારું કામ કરી લેજો આ કઈ ધર્મ સ્થાપન નથી આ તો મોક્ષ માર્ગ જવાનો મોક્ષ જવાનો રિયલ માર્ગ છે આ ક આખા જગત ના બધા એવો માર્ગ છે એટલે ત્યાં કામ કાઢી આ કારણ કે આ ધર્મ નું મંડણ એકનું ખંડન કરે ને સાહેબ બીજું મંડણ થાય કેવું થાય આ ખંડન મંડળ વારો ધર્મ નો આ તો રિલેટિવ વસ્તુ રિયલ વસ્તુ છે આ તો જ્યાંથી એક જ્ઞાની પુરુષ હોય ખુદા ને ક્રિએટ કર્યું છે અને હિન્દુઓ કે છે ભગવાને ભગવાન જગત બનાવ્યું છે અને મહાવીર ભગવાન શું કે છે હું શું કઉ છું ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ બરાબર શું છે મનુષ્ય જાતિ આખી વંશજ દુઃખ માં છે અત્યારે બરાબર એ સાહજિક લોકો તો તે દુઃખી થઈ ગયા ફોરેન વાળા સાહજિક સાહજિક એટલે કેવું આપડા જાનવર છે ને ગાયો બેસો એ સાહજિક કેવાય હાખા વર્લ્ડ માં હિન્દુસ્તાન ના એકલા લોકો વિકલ્પી છે અને ના મારકણી હોય તેના નાનું છોકરું શીઘળ જાય તો ના મારે એનું નામ સાહસિક કેવાય અને આપડે તો વિકલ્પી અહીં તો જત જત ના વિકલ્પી અને આઠ પેઢી નો આ લોકો હોય કેવો આ લોકો ને લોભ હોય મારા છોકરા ના છોકરા ખાયભ હોય એમનો લોભ તો ડેવલપે થાય એટલે વિલિયમ કે છે ત્યાં તારે તારી શાદી થઈ ગઈ છે માટે તું જુદો થઈ જાય છે ત્યાં એ લોકો વીસ વર્ષ સુધી રાખે છોકરા અને આપડી ગાયો એમના બાબા ને મહિના સુધી રાખે એ વીસ વર્ષ થી રાખે અને આપડે હાથ પેઢી થી ખેલો છે મને કયો આધાર આપો કે છે કે ભગવાન ક્રિએટર ના હોય તો અમે ચલાવી લઈશું કે છે પણ આ એમને પ્રજલ કેમ થાય તાર મારે કેવું પડે છે ઓનો આધાર શું છે ઓનલી સાયન્ટિફિક સરકમ એવિડન્સ છે શાશ્વતું છે કેવું છે પણ સાયન્ટિફિક સરકમ એવિડન્સ થી આ ચાલી રહ્યું છે જગત હાજી બરાબર અંગ્રેજી ભણેલા ભણતર કાચું ભણતર પાકવું હોય તો ગણતર કાચું હોય એ વાત કરી ગણતર કાચું હોય ને તમે એલરબી થયેલા છો તો ગણતર કાચું હોય અને આ છે તે ચાર ભણ્યા છે ને તો ગણતર પાક જલ્દી છે રસ્તો છો જ્ઞાની પુરુષ મળે એટલે આપડે એમને કહી દઉં ટાઈમ ઓછો છે જલ્દી પોચવું છે હવે આપ કઈક રસ્તો ઉતારી આલો એમ કેવું હું એમ જ કઉ છું ભેગા થઈ લાવે ને ભાવ જો આવત છૂટવું છે ને સ્વરૂપ નું જ્ઞાન કરવું છે લવચન નામ ધારણ કરીને બધી ખોટ્યો ખાધ્યો લવચન નું ધારણ કરીને શું ખાધું તો... ભાસ નથી તમારે ફેક્ટણવાની તમને જાહેર વાપી હોય તમારી પાસે આવડ ના વાપી હોય તો તમારે ઘેર રહેજો નો આરામ કરો ને કે મુસ્લિમો કે છે અલ્લાહ ને બનાવ્યા એમના વ્યુ પોઈન્ટ થી કરેક્ટ છે હિન્દુઓ કે ભગવાન એમના વ્યુ પોઈન્ટ દરેક જીવો પોતપોતાના વ્યુ પોઈન્ટ થી જાણે છે એ જ કરેક્ટ છે પણ જયારે વાસ્તવિક જાણવું હોય હકીકત સ્વરૂપ જાણવું જયારે મુખ્ય જવું હોય તેને પૂર્ણ જાણવું પડશે અમે તો હજુ નવે નવા આવ્યા બધા જુના છે બેઠા છે નવા એવું છે ને આ એકડા બકડા ભણાય કે પાર આવેવો નથી થયું છે એટલે વધ્યા તો નથી પણ ઉરતું ગાઢ કર્યું છે હાજી બરાબર એટલે ભગવાન વખત માં મિથ્યાત્વ હતું તે અત્યારે ગાઢ થઈ ગયું છે બોલો હવે ઉરતું આવે શીખવાડે તો ક્યારે પાર આવે તે લવચક તમને આપ્યો હું ઉકેલલાલ મોક્ષમારી ગમે ત્યાં જાઉં બરાબર એટલે હ્યાલુ નો હદ પકડ્યું આ અક્રમ વિજ્ઞાન છે આ વિજ્ઞાન છે આ સાયન્સી વિજ્ઞાન છે ભગવાન આત્મા એ સાયન્સ સ્વરૂપ છે શું છે નહીં હાસોલ્યુટ પ્રગટ થયું નથી શું થયું શું નામ છે આપનું નામ પર જ થાય જન્મ લીધો અને નામ તો અહિયાં આગળ છે ને નાનમી કાયિતા લઈ લેશે નાનમી કાયદા લઈ લેશે કે આ બાજુ નાના વિધા ના વિવાદ છે જ નથી નાના બી નો અર્થું કે નામ પર ત્યાં વેપાર કર્યા જે વેપાર ત્યાં નામ પર કર્યા છે એ બધા કુદરત ની જપ્તી માં ગયા કર તારા બંગલા બેંક બેલેન્સ બધું નામ પર સ્વીકારી છે તો હવરાનું કેસ ચાલી ને એનું ઇનામ મળશે અને અવરી પાડી છે તેનો દંડ મળશે પણ આ ગુચો લઈ જાડેજો માટે નામ પર કરેલું બધું કોર્ટ માં જશે બધું સમજવે કારણ કે હું કાંતિલાલ છું ભાવ છે આરોપિત ભાવ છે નિરંતર કર્મ બંધાઈ રહ્યા છે ક્ષમતા જગતે જોઈ નથી ક્ષમતા કોને કેવાય જાય નથી જગત સહનશીલતા ને ક્ષમતા કે છે સરખા ભાવ થવા એનું નામ ક્ષમતા બરાબર શુભાશુભ ઉપર સરખા ભાવ થવા એનું નામ ક્ષમતા અને શુભ ઉપર રાગ અને અશુભ ઉપર ભેજ એનું નામ વિષમતા ઓળખો ના ક્ષમતા એટલે શુભમાં દેવ માં જેમ ભગવાન નો કોટો હોય ને તે આ પલ્લા પર આ પલ્લા પર એવું એ ક્ષમતા એટલે વિતરાક અને સહનશીલ કર્યા કરે એ ક્ષમતા ના કેવાય સંજોગો કેટલાક ધણી ને સહનશીલતા કરવી પડે છે પછી કેશું હું મારવા આવી ગયો ક્ષમતા હોય ક્ષમતા એટલે સહનશીલતા કહેવાય ક્ષમતા નું ફળ વિતરાકતા આવે કેવું અને ક્ષમતા તો અશુભ માર્ગ છે આખી રિયલ રિયલ માર્ગ છે અને થિયરી ઓફ એબ્સોલુટિઝમ છે આ શું છે હું થિયલ કોઈ એવી ચીજ નથી કે એમને ખપતી હોય કારણ કે પુતગલ ના અધિકારી ચિંતિત માત્ર ના હોય પુતગલ નું સ્મરણ ના હોય ને એમને બરાબર છે લક્ષ્મી ના ભિખારી કે નહીં કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની ઈચ્છા નામ ભીક કેવાય શું કોઈ ચીજ ના હોય તમે આખો વર્લ્ડ નું નથી એવી ગ્રંથિઓ તૂટી ગઈ હતી જેની હાજી શું લક્ષ્મી વિચાર ના આવે બરાબર તમને તો સહી ક લોકો છે તો પેલું ફોટોગ્રાફ છે ને ઘણા માણસો હાજી બરાબર મને તો સહી કરતા નથી આવ વીસ વર્ષ પકડી નથી હોય બેંક વાળા એ કહી દેલું જેવી થાય એવી દાદા એમ ચા અને ઇન્કમટેક્સ વાળા એ શું જેવી થાય થતી નથી બરોબર ને વીસ વર્ષથી પેન જ પકડી નથી બરાબર પણ વ્યવહાર તો ચલાવવો જ પડે ઓછી જોઈએ નહીં એમ એટલે કામ કરી લેવાનું કશું થઈ નથી હાલવાનું હોય કઈ ટેક્સ ભરવાનું હોય તો અને રોકડું છે નીકળી નથી કેશ બેંક એટલે આપડે ક્યાંક ધારે વટાવો વટાવી લેવાનું શું અને તમારે ક્યાંક ઉધારી હશે તો ચલાવી લે ના ચલાય લાવણ ચેક ગમે એટલે આવો ભાઈ ભાવના કરજો કે એ દાદા સ્વરૂપ નું જ્ઞાન આપો કે સ્વરૂપ નું જ્ઞાન હા સ્વરૂપ ની પ્રતિ અનુભવ થાય એ પદ આપો નથી કેવ જ્ઞાન પચે તો કેવું જ્ઞાન વર્તન આવે શું થાય ને કેવળ જ્ઞાન વર્તન આવ્યું હોત નઈ તો આ કપડા મને ના ફે એ વર્તન માં આવ્યું નહી આ ઉકો ના દેખા આટલું જ ભૂતગલમ નથી બીજું કોઈ ભૂતગલમ ઓપન આવી જાય કેવું છે એ તો આ કેશ બેંક છે તે લોકો આવે છે અને જો ઉધારી બેંક હોત ને તો આ ઉકો દેખીને થઈ જાય ને કારણ લોકો બહારનું જોતો આવડે છે લોકોને સૂક્ષ્મ વિતરાતા